મારે બધોક્ટિવ આપડે બનવા સમજે સારો દાદા મને પોતે લાગે એમાં અમુક વસ્તુ શરમ નહીં હોય દાદા ડિફેક્ટ આપણા માં હોય તો એની શરમ ના હોવી જોઈએ આપણે આપડે જાણીએ કે ડિફેક્ટ છે તો સુધારો નહીં કરવો છે તો માઇક લગાવ બે બગડેની સુધરતી બગડેની સુધરતી તો માઇક ઉપાડી સુધરે ને તો મિક્સ જોઈએ ને દાઈને કંઈ લે જોવાનું છે આપણે ચેક કરવાનું છે હા ચેક ઉતારવાનું ભાઈ આ તો પરફેક્ટ વેરેડા ના તો આ વેરેડા પર આની વેડીઓ એને સુધારે જોણ શું કરો આપણે એને સુધારે જોણ છે ને હવે વેરી મોટેલ આપડે મતલબ મળતું નથી પરફેક્ટ નથી મળતું છે મળે એટલે જોયું ને કા પ્રોબ્લેમ એટલે કે આપણે આબી જાતે પરફેક્ટમાં આવીએ છીએ એટલે બાકી કોઈ પ્રોબ્લેમ નથી નો આઈ નો બેડ બટ બેલેજ એના કતાઈન ડાયરેક્ટ કે તમ એક ખોળી આપો એટલે તારું બસ જલ્દી દેખો થાય ને ને તારે મારા ડિફેક્ટિવની વાત હોબે છે પણ હું લેગો કરી કે એનો જો ના કે પછી બીજી રીતે બીજી રીતે કઈ સુધેરતા આવી જવું હું ચાલે એટલે એટલે જ કહેલી છે ત્યાં ના બીજી કોઈ નથી હા બાર બધું તો નહીં ને હું સરકાર તો નહીં આપડે છોડી દેવું પડશે ગમે તેવું હોય હાલ પગાર આપડે હું તો શું છે કે મારે જો તમારી પાસે આવીને છ મહિના રહેવું હોય કઈ ગ આપે ડિફેક્ટ હોય ગયું પછી પણગામ આપી હોય છે ડિફેક્ટ તો મુજ છે નથી એવું માનતું જ નહી આપડે જાણતા હોય તો આપણને ખરાબ નહીવું છે આપડે અમુક વસ્તુ કરીએ ને તો અંદર થી આપણને સારું નહીં લાગે આપડે રિલેટિવ આ બધા જેમ દેખાય છે ને બધા આગળ આમ પોતાનો ઘર આટલા છે એ મારી પણ આવે ને જાય તો બધી that is な pattern That's not a moment How you who I ph brands am I? I thought I WASN WE囚 УTH verw severation He was like You idiot લગન માં અંદર કઈ છે નહી તો ખબર છે પણ જો દાદા હું એવું કઉ છું કે જો મારે મારે મારું જો નિશ્ચય હોય કે મારે જગત કલ્યાણ નિમિત્ત બનવું હોય પણ મને પોતે ખબર છે મીના નો સ્વભાવ કેવો છે કે એવું લાગ્યું કે જો હું બહાર નઈ ને મારી રીતે જો જગત કલ્યાણ કરું ધારો કે ધારો કે હું જોઈ કે એવું બધું કરવું હોય કે મારે રિપોર્ટર સાથે વાત કરવી હોય ને બસ થી કામ કરવું હોય તો પછી ઘરે રહીને કરું ને લગ્ન ના કરાવે પપ્પા મમ્મી જો કરું હવે મારે જો રિપોર્ટર પાસે જવાનું હોય તમે લોકો ના સમજો તેવું છું તમે લોકો સમજો નહી એવી હું છું માટે વિચાર માં પડું ને પાંચ લાખ પછી કરું તો કોઈ અડે એટલે ચાવડી ઉતારે અને ત્રીજું દેશ દેખાય એટલે બહુ એને પછી ના થાય પણ તે આદર્શ થતો નથી કેમો કરીને વિષયની ગોઠણ ને દેખાય છે પ્રતિબંધ કરીને એની ગોઠવ બાકી આપણા અમેરિકા જતા પહેલાના સેનેટમાં વિષયની ગોઠણ જબરજસ્ત ફોર્સ રહેતો હતો તે પરીક્ષા મારું વહી માસ્ટર લીધી છે પરીક્ષા એ બધા જે આવ્યો એ ગણાય લગાવવાય ને તારે ખબર પડી ને આપડે વિચારવું કેવું કઈ કહે કોઈ કોણ કેવું મને નથી એટલી હાલ બાકી બધા મારે પડ્યું નવરાત્રી ના હોય કહ્યું હો આકાર માં પતિ પા એમને મરું હતું કહ્યું હું તમને જોઉં ને હસું આવે મને કારણ કે મેં તમારા અમુક પ્રતિક્રમણ નથી કર્યા છો અને એમાં છે આપડે અંદર હાથ ને ગાઈએ ને તો પછી આપડે શું કેમ એ વસ્તુ કહી હોય આપને કુ કે ખરું છે તો જ હોય ને શું ક્યાં છે તો મને એમ છે કે મેં કરું છે બધું રાઈટ છે મને લાગે ક્યાં ખોટું છે હવે મને એમ લાગે ક્યાં ખોટું છે દ્રષ્ટિ બદલાય પછી એવો મળી આવે તમારે ક્યાં દાદા આમાં કઈ હતું તો આ ચલાવી લે બાપો ને ચલાવે એમ કઈ બીવડાય ને નોકરી વગર કોઈ ના હોય તો આમ ચાકી બંદુક તાક્યા વગર ના રહ્યું દાદા તમે તમારી સાથે વાત કરો મે તમે આમ કઈ લઈ આવી પાછા તમારી જોડે વાત કરી તો તમે આમ કરીને પાછા લઈ આવો રસ્તો કાઢવો પડશે ને તાલે ડાહી બનાવવા માટે બેને ચલાઈ લે ચલાવીને કહી દઈએ કે દાદાજી તમે જે કારો કે તમે જી લાવો એવો ડકો આપડે શું કરવું આપણને ખબર ન मेरे छोड़ देव मैंने खबर शक्ति मेरी थे खबर सु मैं अमुक वस्तु આપણે ખબર છે કે રસ ટેમ્પરરી છે તો પછી મીના એ જો મીના ને મોટર સાયકલ રાખવાની ગમતી હોય અને મીના ની મોટર સાયકલ માં હોય આપણે પોતે ખબર છે કે આ ટેમ્પરરી છે ને આપણને અનુભવ પણ આવે છે કે ટેમ્પરરી છે તો એ કરે તો પછી તમારો કઈ વાર્ગો ના હોય ને કપડા પહેરવાનો કે બધો એ કે છે કે આ રસ ટેમ્પરરી છે એવું જાણું છું તો પછી કે છે કે એ કરવામાં વાંધો નહીં ને છોડવું હોય તો ખબર છે કે આપડા હું જાણું છું કે હું ત્યારે પછી મારાથી એ ભોગવાય ને એમ છૂટે જ નહીં ખાલી લગીન કરવાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છોકરાઓ મનમાં વિચાર પણ આપવાના રે તેથી આપે કે એક વિચાર આવ્યો એ તો આખું સાંભળ છોડી નાખે ના છોકરો બેસા રમત રમના મંદિર માં ક્યાં રમવા જાય ત્યાં તને ક્યાં રમત માં એટલે જ મને ત્યાં ડર છે આ બધું નહીં મળે એટલે મને ત્યાં મંદિર માં નથી રહેવું સારું બહાર રહેજે ખબર કોણ બીજા સંજોગો મળશે બહુ સુખ આપણા સુખ આપ પથારી સુખની પલંગ સુખ નાખો મોટી ભૂલ છે પણ આપણે અમેરિકામાં રહ્યા અમેરિકામાં રહ્યા તો આપડે કાયમ હોય અમુક હોય સાફ નહી હોય એન્વાયરમેન્ટ સાફ નહીં હોય ગમે ત્યાં થૂકે નાક એ કરે ઉપર થી થૂકે વાર માં જાય ટોયલેટ તડકી બેન છે મે બાબા ને જોડે રાખવાનું છ મહિના વેજ હતા ને ખાલી હોલ્ટ કરવાનો પણ વાયા ઇન્ડિયા જવા સ્ટેશન માં જવું જ પડે એમ અમે આંખ મુક્યો છે રક્ષામાં લીધી છે દાદા ની કૃપા શું ના કરેલી માથું ખાઈ જાય પછી દાદા આવે તોલામ છે મોટર મોટી જ પછી જે જોતા આવડે થો ભૂલી બેન કેવા માટે બ્રહ્ચર્ય નું જરૂરી છે એમને કઉપણો ના એ ના પાડે કે આપણે આપડા મધર ફાધર નું પહેણ્યા એ બે જંતિ શું જોયું મેં આપડે દવા ગરી હોય ચાખો આ તમે બધા ગમે તે વાપરો છો એથી તમને નુકસાનકારકસાન પછી બધી નિકાલ ના થાય બધા ફાયરો ના સંભાવે નિકાલ ના થાય બધા મહિના માં ચારસો ધાડા ના ચાલે ચારસો દા મહિના ના ચાલે ભોગવે તેની ભૂલ ભોગવે તેની ભૂલ દાદા કઈ કેવું બતાવો ને शू कई शुक्रम प्रतिक्रमण करें मैसू प्रतिक्रमण करिए क्या ओक बताड़ो के करूं थी जाए सामाणस ચાલુ મને આમ મહિનામાં જતી આપડે શરીર સારું રહે મગજ સારું રહે તો ફાયદો નિકાલ થાય કનકે ઓયરા ઓયરા એ મેશને ઈદ્રા ડાડા ને પલાગે આ રસ્પણ ન છતરવાલા ડાડા પે બેરી સુરી બે બે શું રે પલાતુ બેર છે બોલ તું ડાડા ઈપન લીકોલા બરોબર થઈ શું કર છે ઓ એમ કરી રહ્યા છે દાદા ની ગેરહાજરી સાલે છે બે આઠ ચોરાશી સવારે બોકરી છે આપણું કઈ પણ અનગમતું થાય પછી તમે કીધું ને કે આપડે વ્યવસ્થિત કહી દેવાનું પણ તો પાછો ને પાછો શું એવો વિચાર આવ્યા કરે વિચાર તો જડ છે તોફાન ઊભું થાય સંબંધ જ નથી આગળ એને જોયા જ કરવા નથી ખરાબ વિચાર આવે તો જોયા કરે જોયા પણ દાદા આપડે ખરાબ વિચાર આવે ત્યારે કેટલો ખરાબ માલ લઈ ને આવ્યા પછી અકળાય નહીં આપડે જોવાનું મલિકા કન કેવું મલિકાનું કેવું જોઈએ આવ્યું પછી આ ભય માલ છે નીકળે છે આપડે કેવો મલિકાનું આપડે એમ છે કે આપડે શું આવી રીતે વિચાર આવે તો આપડે છુટું રેવાનું પ્રયત્ન કરીયે એના જે વિરોધી કારણ હોય તે દૂર રહીએ વાત કહું કાલ બપોર નું પેપર થાય દાદા ઘર થી દૂર રહીએ તો બધાને જ ફરક પડે ઘરે રહીને ફરક પડે ઘર થી દૂર રહીએ તો બહુ પ્રશ્ન ઉભો જ નથી થતો એમ કે છે તમે કહ્યું ને સિમંત્રી ઘર થી દૂર રહે એટલે એમને સાલે છે તો એમ કે છે કે ઘર દૂર રહે તો બધા ને એવું જ રહે તો કોઈ પ્રશ્ન જ ના ઉભો થાય તો ઘર માં રહીને રહેવું જોઈએ એવું કે છે ના પણ આવું અભ્યાસ કર્યા પછી રે ને આવું નક્કી કર્યા પછી આવું બારે અભ્યાસ કરીએ ત્યાર પછી ઘેર માં હશે એવું રે સરસ રહે અભ્યાસ કરીએ એટલે શું થાય નોકરી કુસંગત છે પણ એ ચલાય રેવા દાદા તમે ઘણી વાર કે પિક્ચર જોઈએ ઓળખાણ વાળું હોય ને પિક્ચર ના આડે પીચર પિક્ચર દુનિયા વસ્તુ અડે રે ઓળખાણ વાળા ના હોય બસ થઈ ગયા પાયડો પાયડો જે તે પાયલો પછી જે તો આપણે પુછત મારવાનો થાય પાછા અગણા વરે તો પુછત મને નથી પડતી પડતી દાદા ઘરે નથી જોવા તું રિયલ ને રિલેટીવ ઘર માં નથી જોવાતું બાર બરાબર દેખાય છે તો સારું કેવાયના કામ સિંહ નો અવતાર મળ્યો તો આ ઉદાહરણ કીધું છે ને ક્યાં ઉદાહરણ છે બીજી તો એ ઉદય કર્મ શાનો ઉદય કર્મ છે શું કર્યું હતું કે આ ઉદય કર્મ કપર કપટ ને મો દાદા તમે એક દિવસ તમે એક દિવસ કીધું હતું તમે ખુલ્લું ના ખે બધું કેમ હંટાળે કેમ હંટાળે પોતે પોતાનું ના જાય પોતે એવું છે એવું કરું તો અટકી જાય બંધ થઈ જાય ના ના બેન ફ્રી થઈ છે આ બહામાં કપટ કર્યા હંતા હંતા ખુ કર્યો તો થાત ને એક કાપટ તેથી ખુલ્લું ના કર્યું માણસ તને સમજ ને એટલે આ પછી ચાલુ ચાલુ રે પછી કરે જ નહીટ થાદા એટલે તમે એમ કેવા માંગો છો કે જો પુરુષ બને તો બહુ પુણ્ય હોય તો પુરુષ બને તો કેવાય ચોખ્ખો છે ખરાબ જ હોય પેપર ટાઉલ લાવી કપટ નઈ ફાળ ની કપટ એટલે એલો અહંકાર ગાડો હોય તે બોલી જાય તમારો અહંકાર ગાડો ના હોય એવું બોલવી દેવું છે એનો મતલબ એમ થયો કે અહંકાર ગાંડો તો સારું એનો મતલબ એમ થયો કે અહંકાર કપટ કરતાંકાર સારો એટલે રફ નઈ પડે હાડી પહેરી ફરી ભગવાન તો બોલ્યું ફરીશુ ક્યાં હાડી પહેરી ને હાજ લાગતી છે શું કરે કે ના કે ના રૂપિયા રે ફાળી ભરે તમ હા સંકે આપે તો પણ નપે હે અને આ મોપ ન થરા આળી એકલી જ આ પડત કે ઉનો દી બેસતી છે મને એનો દી પડતી આમ સા કે પુરુષનો ડ્રેસ કરું છું ઉને ગઓ પહેરું છે આ કરને બલા મો કેવું તન મે આગાતી જો તા હે સાથે બીજો તો ભૂલી જાય જો તા ની હાથે તન મે આગાતી જાય સાડી સરસ કે કિંદાને મિટાખ હોય જાય પણ તારા મને એવું નહોતી પણ મને એવું નહોતી તને નથી તું જબડી છું સાડી ની બીજું કશું તો કરું રાખવા હતા નહીં સાડી રાખીને દાદાં જૂનત ખોઈ દેતી અરે દોડ તેરી છે છોડી દે જાએ તમે તો तो ने ने, स्त्री मजबूत हो पुरुष करता, करता स्त्री કેવી હું તો આ જ્ઞાન નો અધિકાર છે ને સ્ત્રી નો ને બીજા સાથે કોઈ ત્રિપો તિર્શંકર બન્યા છે એવું સાંભળ્યું છે હા બની જશે